વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહુઆ માં બેઠા બેઠા વિકાસ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન પણ છે ઢીંગલી અને ચાર ભાઈ બંધ એક ગામમાં ચાર ભાઈ બંધ રહેતા હતા એક હતો સુથાર સુથાર હોય લાકડા માંથી ખુરશી ને પલંગ બધો ભાઈ બંધ હતો સોની સોના માંથી ઘરેણા બનાવે અને ચોથો ભાઈબંધ હતો ને એ હતો બ્રાહ્મણ આ ચારેય ભાઈબંધ તો એક વખત ધંધાની શોધ બહાર ગામ જવા વિચાર્યું હોય એમણે એમણે કહ્યું કે ચાલો ને આપણે કોઈ ધંધો કરવા માટે બહાર ગામ જઈએ પોતાની સાથે ધંધાના ઓજારો જવા રસ્તામાં આવ્યું વન કેદાર જંગલ હતું અને એ વનમાં એક ઝાડ નીચે તેઓ બેઠા એટલે સોની કે अपने वरा फरती जागता रहू पड़ से चौकी करी पड़े बधाए एक साथ नही जवा बधाने विचार गयो નક્કી કર્યા પ્રમાણે જાગવાનો સૌથી પહેલો વારો સુથાર ભાઈ નો આવ્યો અને બાકીના બધા મિત્રો ઊંઘી ગયા ઘસ ઘટાર જાગે પોતાને ઊંઘ આવી ન જાય સમય પસાર થાય એટલા માટે સુથારે કઈ કામ કરવાનું નક્કી કર્યું એને પોતાના થેલા પોતાના ઓજારો કાઢ્યા સાધનો કાઢ્યા એક ઝાડની ડાળી કાપી કરવત લઈને અને એમાંથી એક સરસ મજાની ઢીંગલી બનાવવાનો વિચાર કર્યો ઢીંગલી તૈયાર થઈ એટલામાં એને દરજીને જગાડ્યો અને એને ઢીંગલી આપી અને પછી સુથાર તો સુઈ ગયો લાકડાની સુંદર ઢીંગલી જોઈને દરજીએ ઢીંગલીને શણગારવાનું નક્કી કર્યું એને પોતાના થેલા માંથી રેશમી કાપડ બહાર કાઢ્યું દેખાવા લાગી સુંદર દેખાવા લાગી એટલામાં દરજીનો સમય પૂરો થયો એટલે એને સોની ને જગાડ્યો અને એને ઢીંગલી આપી અને પછી એ તો દર્દી તો સૂઈ ગયો લાકડાની સુંદર ઢીંગલી સુંદર મજાના વસ્ત્રો પહેરાવે બુટી બનાવવા અને ઢીંગલી ને પહેરાવા પછી તો સોની સમય પૂરો થતા હવે જાગવાનો વારો હતો બ્રાહ્મણનો સુંદર મજાના કપડા સોનાના સુંદર મજાના આભૂષણોથી પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો એ તો બધી વિદ્યા જાણતો હતો બ્રાહ્મણ અને એની પાસે એવી વિદ્યા હતી કે કોઈ નિર્જીવ વસ્તુને પણ જીવંત કરી દે ભાઈ तरत ढींगली आंख पटपटा लगी हो भाई एतो जीवती थो बीठ मीठ हास्य लगी हसवा लगी એટલામાં થઈ સવાર સુરત દાદા ઉગ્યા બધા ભાઈ બંધો જાગી ગયા જાગતા વેતા જ બધા એ પેલી સુંદર મજાની કન્યા ને છોકરીને જોઈ દરેકને આ સુંદર કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા થયો સોની કે હું પરણું બ્રાહ્મણ કે હું પરણું સૌથી પેલા સુથાર કે આ કન્યા ને મેઘડી છે એટલે માત્ર મને જેની સાથે લગ્ન કરવાનો અધિકાર છે દરજી કે પણ મેં એને સુંદર મજાના કપડા થી ઘરેણા પહેરા છે ત્યાં તો બ્રાહ્મણ બોલો પણ મેં એને જીવતી હોય તો તમે શું એની સાથે લગ્ન કરવા તૈયાર થાત જીવતી મેં એને જીવન આપ્યું મુખી પાસે ફેસલો કરવાનું નક્કી કર્યું કે મુખી ફેંસલો કરે કન્યા ને લઈ ને છોકરીને લઈ ચારેય ભાઈ ગામમાં ગયા મુખી પાસે જઈને એને બધી વાત કઈ મુખીએ વિચાર કરીને પોતાનો નિર્ણય કયો સુથારે જણાતો એને જન્મ આપનારા થયા આમ સુથાર કે બ્રાહ્મણ સાથે લગ્ન ન કરી શકે દરજીએ ઢીંગલી ને શણગારી કરી શકે ભાઈ લગ્ન વખતે વર પક્ષ તરફ થી કન્યા ને ઘરેણા અપાતા હોય છે એટલે કન્યા સાથે લગ્ન કરવાનો સોની અધિકાર છે સોની એ ઘરે ત્રણે ભાઈ બંધો એ આ કન્યાના લગ્ન પછી તો સોની સાથે ધામ ધૂમથી કરી આપ્યા ભાઈ તો આવી હતી આ ઢીંગલી चलो आज काले, काले हूँ बदा मजाता लु आज